અમે તો છે બરોબર છે બરોબર છે વાત સાચી અમારી ભૂલ થતી હોય વખતે એવું કહીએ આવીથાપો કરી એકનો એક જવા દે આગળ પોતાનું સાચું મત મથાપડ કરીએ શું ફાયદો સાચું એને સાચું કેવું જોઈએ અમે સત્ય સત્ય કહીએ અમારું છે માટે સાચું કહીએ એવું કહીએ ને કરેક્ટ એટલે કરેક્ટ જય દાદા ભગવાન ઓહો ભગવાન મોટી કાકડી લાયા છે કાકડી નું કોઈ બોલે છે દાદા હોય વાખું બોલનારા બોલો ગોપાલગંજ ખરે ખરી મજા થઈ જશે ને બિલ ન૨ે છશણ મા� બશણ ઉ઀૮ મા ક૙ા કેય શળેય. ક�રદ કે઺ે ના�િ કેમાણ ષેણ કેણ કેણ કેણ કેણ કેણ કેણ काम काम काम लागे लागे से, से।, से। सफल करे आ? अपना कामो सफल करे तो कौन करे से, સારું કરેલું હોય તે સરખું કરે સફળ કરે સરખું કરે તો ભગવાન એમાં કહ્યું રાજા જોઈ લે એ રાજા ना सुनो कार्य करके बोली तू चोर तो આપણને રીચ હોય કઈ પણ દુખ આવે આપડી ભૂલ ના પરિણામ છે શું કેવું દુખ કેમ કે દુઃખ કોણ રહી શકે કોઈ તમારો ઉપરી નથી એવો દુખ દેનારો તમારી જ મિસ્ટેક ને તમારા બ્લન્ડર બીજું કઈ કરતા ચોર નહીં આપે છે ને બધા સરખું સમાન વિચારવું પડશે આમ ચાલશે કઈ ગપો ક્યાં સુધી ચાલે સુખ નું ધામ છે આપણે સુખ કાયમ નું સુખ જોયતું તો ભગવાન પાસે જવું અને ટેમ્પરરી સુખ જોયતું હોય તો ભૌતિક સુખ રિલે ટેમ્પરરી ગમે પરમાનન્ટ ગમેન્ટ તમે સો ભીખુ ભીખુભાઈ ટેમ્પરરી પછી ભીખુભાઈ જીવન સારું કેવાય કેવાય સારું કેવાય હા બધા ઉભો ના થાય એવું કરી આપીએ રાધા કૃષ્ણ શક્તિ આવી ગઈ છે શક્તિ બધી ખરાબ થઈ ગઈ છે ડિસ્ચાર્જ થઈ ગયું છે શું કયું શક્તિ પચાર્જ કરી જોક પરમેનન્ટ જોઈએ છે કે ટેમ્પરરી પરમેનન્ટ જોઈએ રાધા અત્યારે ટેમ્પરરી નાખી દેજો ચાલે તો હું ચલાવવાનું એ પૂરૂ થાય ત્યાં સુધી તમને સર આર્પણ કરી દઈએ ઓલ ધ કર્મના બંધન પૂરા થાય ત્યાં સુધી ઓલ ધ રિલેટિવ ટેમ્પરરી એસેસમેન્ટ એન યુ આર પરમેનન્ટ रियल નથી ગમતી કોઈ નઈ ચિંતા ના ગમે એવું કરી આપી પણ પછી અમારે આજ્ઞા મળે એવું પડે નથી રહેતા પછી કર્યા છીએ શું કાય ઘર નું મકાન પલંગ પણ ઘર નો ચિંતા પાર્ક ઈ લાવે ચિંતા પાર્ક ની લઈ આવે चिंता लगता <laughs> लिया अगर कपड़ा तो अगर कपड़ा चोरी चोरी के चिंता करे दुख फरी नहीं। दुख तो खाली फेर फिर ને કાગળ ઇન્વાઇટેડ દુઃખો છે સુખ ને ઇન્વાઈટ નહીં કર્યો દુઃખ ને ઇન્વાઈટ કરાવું હોય ત્યારે આવજે હિન્દુસ્તાન માં કેટલા લોકો કામ જ ખોય ખોય કરે તો બોલતું નથી આખો તારું કામ ખોવા પૂંસારી બધા ભલે દરેક જી સુખ ને ખોલે છે અને સુખ એને આધુરું ગમતું નથી સુખ પૂરું જોઈએ પણ થતા પૂરું આવતું જ નહી સુખ પછી દુઃખ આવે જ છે ગમે એટલે કંટાળી જાય थे, नहीं कि सुख खातरी जाए पर खबर पड़ जाए उभरा તમારું સિક્રેટ વાળા ને બધા નહી વાત બેડરૂમ સુધી રાખો છો ને સવાર નવાનું બાકી એનો વાંધો નહીં તમારે એવું થવાની જરૂર ને અમે કચ્છી એવું તમારે થવાની જરૂર ને કે ભાઈ તમે તમારે બોલાવશો મારું કેમ નહીં ના રાખો જોઈએ અમારો હાથમાં હજુ લાયક નહીં થયેલો કેવાય હું દાદા ભગવાન નથી હા ज्ञान पुरुष है खोटी મારે પાંચ ચાર હું ભગવાન છે કે નહી ખૂટતી કેટલી ખૂટતી ના ના હિન્દુસ્તાન ના માણસ નો હિન્દુસ્તાન મધુ ડિગ્રી હોય છે અને ફોરી અમેરિકન મોટા ને મોટો હોય તે હવે બસો હોય અધ્યાત્મ માં આપડી ડિગ્રી બઉ ઊંચી બૌદ્ધિક માં બઉ ડિગ્રી ખરાબ ભૌતિક માં પછાત બેકવર્ડિક આપીએ તમને તારે કરવું છે ને એવું પછી સ્ત્રી માં ઉતાર આવે તો તમારે સ્ત્રી નો જોઈએ આટલા પૈસા હોવા છતાં સુખ દેખાયું નહી તમને હે અને ગોપાલ સુખ દેખાયું અહીંયા દેશ માંથી અહીંયા બઉ છેતું છે નહીં જન્મેલો હોય એની બસો ડિગ્રી હોય અહિયાં મોટામાં મોટો હોય સવા બસો હોય તો પ્લેન માં જન્મેલા બાળક ની કેટલી ડિગ્રી હોય અમેરિકન માણસ આપડા ઇન્ડિયા માં જન્મે તોય પણ એની ડિગ્રી લો અને આપડે ઇન્ડિયન અહી અમેરિકામાં જન્મે તો ડિગ્રી થાય કોની ડિગ્રી છે કયું બીજ છે આખુસ નો કેરી કે દેશી કેરી છે કશી સમજ ના પડે પણ પુનર્જન તો સમજતો જ હોય કે ના પૂર્વ નું કઈ ઋણાબન ખોટું છે તેથી આ દુઃખ રહે અને આ લોકો તો એ યો એમાં જાણે ખરાબ જ છે આ મળી અને આપડે તો રોજ ભરે તો દેવાનું ભાઈ બાબુ પ્રશ્ન છે દાદા અમેરિકન હોય ને એને પછી સમજ પડી સમજ આવી છે સમજ આવી રિકાનેશન ની સમજ આવી પુનર્જન્મ ની અને આમ અમેરિકન હોય તો એની ડિગ્રી વધી જાય તો એની ડિગ્રી વધે કે નહીં હા ભાઈ સમજ આવેલી કોક જ બને એક્સેપ્ટન કે આવે જ નહીં એ બોલે કે પુનઃમ છે એવું બોલે આવે નહીક જાયમંડ રફ ડાયમંડ એ કેમ દાદા એનો પ્રશ્ન છે એ કેમ રફ ડાયમંડ ર ડાયમંડ રફ ડાયમંડ ડાયમંડ કે જવાબ એ કેમ દાદા મીનુ નો પ્રશ્ન છે કેમ અમેરિક રફ ડાયમંડ કેમંડ આધ્યાત્મિક બાબત માં માં કેમ વધારે વધી ગયેલું છે છોકરાઓ ઘણા જન્મે અંદર નો કઈ જોતા નથી એ લોકો બહાર નું જોતા છે તૈયાર છે અંદર માલ તૈયાર છે દાદા પાસે આવે તો દાદા તૈયાર અને આ વેગન માલ જોયે બે વર્ષ છે બે વર્ષ બે છે બાહ્ય વિજ્ઞાન બહુ હોય અને આ વ્યવહાર માં તર જૂઠા અનસિન્સિયર તો પણ આ ઊંચા કેવાય દે કે વ્યવહાર માં આપડે જૂઠા હોય બિલકુલ છતાં પણ ઘરમાં માણસ હોય તેમાં ત્રણ વાર નો પાંચ નો આઠ નો નવ બધા છોકરાઓ હોય તે છોકરાઓ નું જુઠ્ઠા ને ચોર હોય કે મા બાપ જુઠ્ઠા ને ચોર હોય Yeah, I think એને ચલાવવાનું છે અને આ તો બાળકો છે ભગવાન ના આ ભગવાન ના બાળકો છે એને બુદ્ધિ જ બુદ્ધિ બુદ્ધિ અને એ થઈ નથી ડેવલપ થઈ નથી તારી જોડે આવે અને પોતાની ગાડી તને લઈ જાય અને બાર ત્યાં આગળ બ્રેકફાસ્ટ ના પૈસા આપે ભાઈ અને આ તો લોકો તું કહું ને હગા ભાઈ તો એ બહુ કયું મારે ભૌતિક ની અંદર આગળ પડતા ખોરાકરિયન જોતા છે ઇન્ડિયન છોકરાઓ પણ માંચ્છી ખાતા હોય જાનવરો પણ કબૂતર કેવું વેજીટેરિયન ખવાય જ નહીં હિન્દુસ્તાન ના મા લોકો ખાય એની માટે એવી ડેવલપ કરવાની એ તો એમ કે છે કે તમે જ અંડર ડેવલપ છે આપડે એક્સેપ્ટ કરવું પડે ભૌતિક માં અંડર ડેવલપ છે ને કેવા સુક્યા હોય છે પાંચ હજાર બધું લઈ આવેલી આ છે તારે શું કહે એટલે લોભ હોય પાંચ હજાર લાપરી રસ્તા માં જતા હે લેડી ને પાછી આમ આમ કરતો તમે મળેલા નહી દાદા પપ્પા મળે તો ના ચાખવા જેટલા ઇન્ડિયા વાળા હજી ગયા છે એ બધા ટીબી ના જંતુ ફેલાયો છે હમણાં તો જયંતિ શું છે પૂછું છું ટીબી ના જંતુ ફેલાયો મારી પાસે લેડીઓ આવે તો અમેરિકામાં ઇન્ડિયા માં મને તમારી સાથે મને ચંદ્ર ज्ञान अपो धर्म जो प्रचलित है तो आई रीते प्रचलित करे शु नही करव आप અમેરિકા ભારતની ભૂમિપુજોપ થર્સ્ટ ડેવલપમેન્ટ બતાવવું તમે માનુષો નું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ફર્સ્ટ ડેવલપમેન્ટ એ તમને દેખાવું ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાના નિગ્રહ ને એ ફર્સ્ટ ડેવલપમેન્ટ અધ્યાત્મ આ નાઈન ચીન જાપાન આપણું હા એ પુનર્જન્મ છે સમજે જ નહી એટલે અમેરિકા ભારત ની ભૂમિ કેટલા આવતા ડેવલપ થતા થતા થતા ત્યારે છોડવા જેવો અને આપડે તો એ હાથ પેઢી નો હોય મારા છોકરા ના છોકરો આ સમજાય વાત છે ભગવાને ગીતા પણ તે હિસાબે બંધાયું હોય ને અહીં ધર્મ લીધો હોય ભારતીય અને પછી પાસે આવે એવું બને धन के अवतार सुधरे कर्म नु बंधन केवतार पुधरे सुधरे तो है સુધરવાનું હોય તો નથી દેખાય પાછું એનું અમુક મુદત પૂરી થાય તારે બધા કરતા ખરાબ દેખાય વધારે જૂનું થાય તારે કારણ વધુ વધુ આર્કીકર હતું વધુ ખરાબ લાગે આપણું બધું બનાવટ છે હું બોલું એટલું બોલે કરે સમજે નઈ આપડે જેમ પોપટ ને બોલાવીએ બોલો રામ પોપી બોલો રામ હા રામ એ નથી એ પોપટ ને ભૌતિકમાં અને બઉ સારા માણસો બઉ સારા છે એ તો મને કે છે કે અમેરિકા તેવું મને કેવું લાગ્યું મન બઉ સારું લાગ્યું એના પેપર વાળા गाय घर पूछता सारू लग अमर तो प्रजा गवर्मेंट डेमोक्रेटिकेमोक्रेटिक विचार नहीं अमर तरह गवर्मेंट डेमोक्रेटिक प्रजा डेमोक्रेटिक नहीं गवर्मेंट डेमोक्रेटिक नहीं सारू सड़ी गेलो माल तो ये सारो पेना करता सारा कारण मैं छोतेर वर्ष थे मैं जे जो पेना तो, तो बहुजत रेस्टेड माल गायकवाड ना चेहरा जी जात ना આ તો અમુક સ્ટેટ ને એટલે રાજા કે એને લખાણે એટલે પછી બધા સારી રીતે લડશે તેલ કાઢી નાખેલું કરવાનું શું કેટલી બધી ખુમારીને એટલું બધું એ આ અમેરિકાનું જે નઈ બ્રિટીશ બહુ છે ખુમારી વાળા ને પેસા પણ ના થાય ઇન્ડિયન ને તોડફાડ કરી નાખ્યા બધા જુના વિચારો તોડી નાખવા જે સડી ગયો એને તોડી નાખવું જોઈએ જે મકાન ખરાબ થઈ ગયું જૂનું થયું એને તોડી નાખવું છે ના આવ્યા પહે ના પહેલા કહ્યું चामी हारी <laughs> देश ना हो संस्कार क्या लाइ को पोची वे सर समझे अपने ઉપર ઉપર મીઠી કેરીઓ છે ગોપાલભાઈ ને કઈક જયારે ખાતી નીકળી છે મીઠી કઈ દે છે તો મીઠી થઈ જાય આ મીઠી ના થાય ભગવાન ના ગીતા માં લખ્યું છે કે ગમે તે પાપી માણસ ભગવાન ને જાય તો એનો ઉદ્ધાર થાય છે તો અમેરિકા નો નાનો કે શું જયંતિ કે भगवानीता कृष्ण भगवान कहू मानस हो तो उद्धार के के केम ना चायना उद्धार है कारण पियाण लेवा मकान बीस મનેજ માનતી હતી કારણ કે મને એમાં સમજ નથી સમજ નથી પડતી પટેલ છે ઓરિજનલ રાઈટ મીના કે છે કે આ બધા જે ટ્રેડિશન આવે છે ને કે પટેલ છે કે જૈન છે આ બધા જે ટ્રેડિશન્સ છે એ બધા કે છે કે मैंने समझाए नी एट मैने के तो मैंने फिट ना हम मैं समझे विभाजन आकपर्ट से वोरियर तरीके राजलन करते पालक कर राज ने सा क्षत्रिय ક્ષત્રિય પ્રજા જે બ્રહ્મ ના માર્ગ ઉપર લઈ જાય અને તે પોતે વાંચન કર્યા કરે બધાને લઈ જાય એ બ્રાહ્મણો અને વૈશ્વ શું કરે ले वेपारेपार वे बे खेती है बंधारण थीज पॉइंट पर गु बहुज दीप्यू रीज पॉइंट उतरू बहुज खराब दिखा समय अत्यार એક કરી નાખવા જેવું છે અને પારસી ને જો પારસી ને પહેણ્યો માર ખીજ મુસ્લિમ પહેણ્યો માર ખીજ કારણ કે પુનઃજન સમજતા નથી બિચારા સમજે તો પછી આ જે બધા મંદિરો છે લોસ એન્જલસ માં હ્યુસ્ટન માં બધે હરે કૃષ્ણ ના મંદિરો ચાલુ ગયા છે એ બધા આવે તો બધા અમેરિકા નો ચલાવે છે કેમ કે आगे आगे। हरे कृष्ण अरे हरे कृष्ण छोकराजा नए आनंद शांति थे मजा नए उतरी जाए तो ध्यान ध्यान धर्म सेकड़व बता मोर्ट पर जरूर डेवलपमेंट जामु जो એમનામાં શું એમની એને માટે છે ક્રિશ્ચનિટી માટે છે ટોપ નહિ કે તમારા માટે શું કહ્યું આપણે ખરાબ કામ કરીએ કર્મો કરીએ તો આપડે અમેરિકન તરીકે જન્મ લેવો પડે એ ખરાબ કર્મ કરે તો એનો અહીં જન્મ જ ના થાય અહી તો સારો કર્મ કરે ને આ તો બહુ સારા આવા આ તો દેવ દેવી દેવકો જે સુખી છે બધા પાંચ હજાર વાપરી કર્યો છે બુદ્ધિ નહીં ને બુદ્ધિ વાપરે નહીં બુદ્ધિ વાપરે ને શું બુદ્ધિ વાપરે ને બુદ્ધિ એને વાપરે એને ભેદ છે ને બુદ્ધિ આવતર બુદ્ધિ હોય છોકરા મોટી ઉમરના થાય એટલે અઢાર જુદા અમે જુદા આ ગાય ગાય છે ને ત્યારે બાબા બાબાને કહી દે છ મહિના માં તું જુદી ને અમે જુદા આ લોકો અઢાર વધશે કે અને આપડા હાથ પેઢીએ કે જુદો થવા ના રહેલી હતી એવું છે ને જૂનું થયું ને એટલે બધું ખરાબ થઈ ગયા કરતા તોડી નાખો બધું માટી હતા દીખાભાઈ આપડે મરી ગયા ધણી મરી ગયા પછી ખાટલો મૂકે છે ને સરણી કરે છે ને તમે જોયેલી સરણીમાં કે છે કાકાતું તું તે ભાવતું બધું મંગાવી બધું વડોદરા બે મહિના તમે આના એવા ધણી નહી મળે કે શું કેમ શું કે રહી ગાવા ખાતે પણ આવા ધણી નહીં મળે હિન્દુસ્તાન નું આર્ય નારી જેમ કૂતરો કુતરી હોય ને છૂટા થઈ જાય એસી વર્ષથી જુદા નથી ભીખું બી વિચારમાં પડ્યા ના શીખેલો હોય નભાવું ગ્રેટેસ્ટ ડેવલપમેન્ટ છે તને સમજાય એમ એ આ ને તમે આઈ જતું Oh yeah. No, pardon me. Um, I have so many questions about the old old times when Bharat was very rich, when India was really rich. Um and um I can't understand when such a rich country where uh, it had so much um uh, well well i mean the inner world the spiritual wealth, the knowledge of the universe how can such beautiful knowledge just be uh not understood not taken advantage of 이게 ભારત ત્યારે બહુ સમૃદ્ધ હતું આધ્યાત્મિકમાં પણ બહુ આગળ હતું તો એ એવું આટલું બધી સમૃદ્ધિ ને આટલું બધું જ્ઞાન હતું છતાંય એ લોકો એનો લાભ કેમ ના લઈ શક્યા એને પાછા કેમ પડ્યા એ કાળ ભર્યો सत्युगत ध्वापर आयो पेता आयो कलयुग आई ग्रीफ्ट तो रात छे तो मले नहीं, मले। नहीं बचे का ખબર પડી તો કયુગ ના વિચારો ક્યારે જશે કયુગ ના વિચારો હવે ક્યારે જશે થોડા કાળ માટે જવાના છે બે એક વર્ષ માટે પછી પાછા આવી જવાના બે હાજર પાંચ થી બદલા છે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર એટલે દાદા છે ને કે આપડે જે અમેરિકામાં છે ઇન્ડિયા માં સ્થાન કરવાનું એક બાકી રહે ના થાયુ નથી ત્યાં જ પછી થાય એવી ભૂમિકાઓ છે પંદર ક્ષેત્રો છે આપડી ભૂમિકા છે આ પંદર ક્ષેત્રો છે પાંચ ક્ષેત્રો છે જ્યાંથી મોક્ષે જવાય સીધું એક અહીંથી ના જવાય એટલે અહિયાં આગળ અમારી પાસે સિક્કો વાગે